અધ્યાય બાદ ભક્તિઓ અર્જુને પૂછ્યું જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે આ બેમાંથી વધારે પૂર્ણ કોને માનવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોની સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે કે જે ઇન્દ્રિયાનું ભૂતિથી પર છે સર્વવ્યાપી છે અચિંત્ય છે અપરિવર્તનીય છે અચળ છે તથા સ્થિર છે તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે જે મનુષ્યોના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ્ટ પાસા પ્રત્યે આસક્ત હોય છે તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે પરંતુ જે મનુષ્યો પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે તેમના માટે હે પાર્થ હું જન્મમરણરૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારા માં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ એમાં સંદેહ નથી હે પ્રિય અર્જુન હે ધનંજય જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે તો તું ભક્તિયોગના विधि विधा पालन कर ए रीते मैं प्छा ने विकसित कर जो तू भक्तिग विधि विधा पालन करी न सके तो मारा माटे कर्म करने प्रयत्न कर कारण के मारा माटे कर्म करवा थी। तू पूर्ण अवस्था ने प्राप्त करीश परंतु जो तू मरी आ भावना में रही कर्म करने असमर्थ हो તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે તું જ્ઞાન ઉપાર્જનમાં પરોવાઈ જા જોકે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી પરંતુ જીવમાત્રનો દયાળુ મિત્ર હોય છે જે પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહે છે જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે જે સહિષ્ણુ છે સદા સંતુષ્ટ રહે છે આત્મસંયમી હોય છે તથા દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર ભક્તિ પરાયણ રહે છે સંભાવ યુક્ત રહે છે એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટના ક્રમ પર અવલંબિત રહેતો નથી જે પવિત્ર નિપુણ ચિંતા રહી તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી તે મને અત્યંત પ્રિય છે જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી જે પશ્ચાતાપ કરતો નથી કે કશું ઈચ્છતો નથી અને જે શુભ તથા અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે તે ભક્ત મને અત્યંત પ્રિય હોય છે જે શત્રુઓ તથા મિત્રો પ્રત્યે સમાન રીતે વર્તે છે જે માન તથા અપમાનમાં ઠંડી તથા ગરમીમાં સુખ તથા દુઃખમાં કીર્તિ તથા અપકીર્તિમાં સંભાવ યુક્ત રહે છે જે દુસંગથી સદા અડઘો રહે છે સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે જે જેવાસ માટે ઘરની પરવા કરતો નથીલગ્ન રહે છે જેઓ આ ભક્તિયોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહેશે તેવા ભક્તો मन अतिशय प्रिय हो